પોતાની આત્મદ્રષ્ટિ હોય પછી નમો ઉપાધ્યાય ભગવાન એટલે બધા સાધુઓ સાધુ કોને કેવાય કે આત્મા દશા સાથે એ સાધુ આ દેહ દશા સાથે છે લોકો આપડા કઈ ભૌતિક દશા સાથે સાધુ ના કહેવાય આત્મા સાથે સાધુ એ સાધુ આ વર્ણ બહુ છે ઘણા છે આપડે ગુમ્યામાં નથી પણ નમસ્કાર પહોચે નમો ભગવતેસુદેવ આવતા નવ એટલે આ બધાને પોચ્યા બધાને અરે ઓમ જે કલ્યાણ સ્વરૂપ થયેલા એવા જ્ઞાનીઓ જેને જે મળે હો આ બતાડી તો એ શાંતિ આખો દે ધંધા રોજગાર ચાલ્યા કરે ભગવાન નો આશીર્વાદ લેવાનો જય શું મને મને ગમત કરં તો કેશો પણ હવે એમની લીધ ના પડી મિત્રો આપડે ખબર તમે ગયા છો ફ્રેન્ડ મિત્રો તમને ભેગા કેમ નામને નહી તમે બે દેખો કેવી રીતે થયો શું કારણ થી થયો કોને ચાર પાંચ અવતાર સ્ત્રી થાય એટલે આ બધો હિસાબ છે બધો પાછલા હિસાબ છે ચૂપે કરવાના છે કેટલાક તો ધણી થઈ ગયા છે બરાબર ધણી ના થઈ ગયા બેનો આપડે પ્રેમ થી બધું સૌાર માયા છે તે બધા એન્જિનિયર થયેલા છે કે અમારે સર્વિસ નહીં કરવી દાદા તમારી પાસે જ પડી રહી છું નગ્ન તો કરો લગ્ન નથી કર્યું કેમ કે છોકરા ખુશી થઈને પણ કઈ એમનો કકડાટ જોઈ ને ખર્ચાઇ ગયા એટલે જીવન ફેરવું જોઈએ ના ફેરવું જીવન ફેરવું જોઈએ ના ફેરવું છે એવું ફેરવવાનું બધું જીવન જીવતા શીખો સુખી થાઓ બધા છોકરા સારા થાય છોકરા નો સારા પડે તો એમને ખબર અમારું એવું અમારું કઈક જોઈ તમે બધા બધે અમને જ્ઞાનયો દેખાય અમને જ્ઞાન યોન બધું દેખાય બધું અંદર દેખાય બધું આ બધું શું ચાલ્યું અનાર્ય વર્તન કેવાય આ પોલી વાળાનું અનાર્ય વર્તન કેવાય આપણું આર્ય કેવાયે પણ અનાળી જેવા થઈ ગયા છે આ લોકો અનાળી થવા નહીં આપડે તો અનાળી થઈ ગયા છે જય એમ કે આટલા બધા ભગવાન છે એમાં સાચા ભગવાન કયા એને સમજાતું છે અરે બાર જો આદર હોય તો ખરા ગયા હોય તો નાપ દઈએ તો ઠીક છે બાકી નહીં બધા છે સાચા બહુ તમે દેખાડું શંકર ભગવાન પૃથ્વી ઉપર થઈ ગયેલા છે કે વિષ્ણુ નહિ થયેલા વિષ્ણુ બધું થતા રૂપક આપેલા વિષ્ણુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એ બધા રૂપક આપેલા કૃષ્ણ ભગવાન થઈ ગયેલા રામ થઈ ગયેલા મહાવીર થઈ ગયેલા ઋષભદેવ ભગવાન થઈ ગયા બરાબર એમને ખબર કરીએ તો પોતે થઈ ગયો ને અને પ્રગટ ની પાસે આપણું બધું કામ થઈ જાય દાદા ને મળવા અને લઈ આવીશું સવાર ના લઈ જઈશું ને ત્યાં કહું છું પતિ પત્ની વચ્ચે જે ઝઘડા બધું થાય છે એ ઉપર વાળો કરાવે છે કે બુદ્ધિ થાય છે ઉપર વાળા તો આવું કયા ને આ તો તમારી આમઝણ થાય છે ના બુદ્ધિ એ તમારા કર્મ નો ફળ છે એટલે સારા કર્મ કરો તો બુદ્ધિ સારી ઉત્પન્ન થાય ખરાબ કર્મ કરો તો બુદ્ધિ ખરાબ થાય એટલે ભગવાનતા નથી ભગવાન તો ભગવાન તરીકે જ રહે છે ભગવાન બદલાતા નથી બધું તમારું જ છે તમારું જ હે તમારી જવાબદારી પણ તમારે જ કરવાનું છે જવાબદારી તમારી જે કરો તેની એટલે આંગ સમજ કરે છે સર જેમાં છોકરાઓ લડતા હોય તમે સમજાવ આમજું છે અને આ બધા ના લડે એ રીતે આડ સમજો ત્યાં લડે છે બરોબર હું શું કરી ગાડી ગરમ થઈ જાય ઘુસો ના થાય ગાડી ગરમ થઈ જાય ઘુસ્યા ના કરે ગુસ્સામાં શું એ ખરુંબળ ના તમારું શું નામ દિવસો થયેલો ઇલેવંતર ઓફ ધી વર્લ્ડ આવું હોય એને આવી વાત હું એમને આવી હોય પ્રમુખ ભાઈ આવું કઈ ઠોકા આય આવે નહી લોકો આ લોકો નામ આપે જો નામ ત્યાંથી લઈને આવતા છે કે અહી આપે અહી આપે તે નામ વિધી કરીને કોઈ કોઈ આપે બા નામ આપે અને પછી જાય તો નામ લઈ જવાના છે પછી નામ લઈ લઈ લે આપણું પડે એથી તે નાનમી કાઢે એટલે કોણ જાય કોણ ગયું તા કે નમી ભાઈ ગયા પણ નાનમી એટલે નામ વગર નામ લઈ લીધું પાછું ના નમી કાઢી નહીં આપે નામ લઈએ તો કાઢે છે ને હા આવી દુનિયા છે આ દુનિયા ચિંતા ઉપાધિઓ ત્યાં માટે આ બધું શું કહ્યું નિરંતર આનંદ રહ્યો છે તમે નથી કરતા મા ના ચિંતા નહી તમે શું કરી શકો છો ખોં ના જોવું તો શું કહું પછી બનાવવું ખરી ને ખોડ ના જોવું તો આપડે કરતા નથી હોતા એટલે વખતે ખૂબ તો ના જ થાય પછી તમે કરતા હોય એ કાર્ય થાય શું કદું આ તો બધું પાર્લામેન્ટ પદ્ધતિ જોયું ને એ ધ્યાન કરતા હતા પછી દરે શું કહો તા ધ્યાન કરતા હતા સિદ્ધાડે મેં પૂછ્યું કે આ ધ્યાન કેમ નથી કરતા તારે મને હાથ દેખાડવા મળે બોલ્યા નઈ પગ ની જરૂર નથી કોઈ પણ રિલેટી બાબત હોય એ બધું છે આ બધું હતું તો થયું ને તમે સમજાય એ વાત છે કે તમને કોઈ અપમાન કરે પ્રમુખ ભાઈ ગુસ્સો આવે ગુસ્સો તો બધા ભેગા થઈને કરે છે પણ આપણે જગ્યા વાયા બધાને અને કર્યો એ કરતા ભાવ તમારો અગર તો તમારે અમદાવાદમાં કોક જઈએ રાત્રે ઉઘાડે ના ઉગાડે ઉગાડેલ પછી આપડે શું કે તમે એકલા બીજા બધા પાસે બોલો શું કે છે એટલે આવો પધારો બધું બોલે આપણે ખાનદાન આવો પધારો બેસાડે બેસાડે બધું પણ શું થાય કે અત્યારે આવો પધારો જે બોલે છે એ પ્રારબ્ધ છે અને આ પુરુષાર્થ ભાઈ ને તો બોલો ઊંડો પુરુષાર્થ કર્યો ને એને કે થતો પુરસાદ કર્યો ઊંધો કર્યું હે કૃષ્ણ ભગવાન આ મારી ભૂલ થઈ આવું ન થવું જોઈએ પણ હું આ બધું કર્યું મને માફ કરું ભૂતે જાય બરાબર ભૂલ કરનાર તમે અને ભાગનારા તમે બરોબર ને આ સમજાવે વાત છે તમને હમણાં જ પડવા માં અત્યારે કઈ થી મુવું થાય કે પછી પેલા ભાઈ તમને કે બોલે ચાર વાજો ખીજડી કડી ચાલશે એટલે મેજાકૂચ કરી મળે ઉભો માં બું ના કરું અત્યારે અગિયાર ક્યાંથી આયા અહી ના કરવું તો દેશમાં કરું દેશ ની હવા એવી છે જાણતા નથી ના જા કઈ છોડી દે કે આપડે જાણતા ના હોય અને પાછળ અગ્નિ હાથ પડે અગ્નિ છોડી દે આપણને દેવતા છોડી દે આપડે દેખાય કે થાય છે કોઈ વખત એમ તું નહિ થતી નઈ તું તો બઉ થતા એ નહી થતા આ બધું આવું ના હોવું જોઈએ આપડે આ શોભે નઈ આપડે કયા દેશ ના માણસો આપડે આર્ય પ્રજા સંસ્કારી ઋષિ મુનિયા ના પુત્રો છીએ સારા સંસ્કાર નહીં મળવા ત્યાં આવું થયું જ પડે તું ફેરફાર થઈ શકે એટલે સુખી દેવા માટે આ બહુ માં સુખેતી આવું તો બહુ સુધારી સુધારનો રસ્તો ચડ્યો આપણને લોકોને સુખ જોયે છે આપવામાં દુઃખ આપે છે લોકો ને લોકો ને સુખ આપો તો સુખ તમને મળશે લોકોને દુઃખ આપશે જે તમને આપો એ મળશે ઊંડા કુવાળી હોય છે અને છેલ્લે સમજી ભાષા આવી છે માતા તું રાજા છે તમારું પ્રોજેકશન છે આ બધું હા જે તમારે પડઘા આવે છે ને એ બધા તમારા પ્રોજેકશન છે એટલે આપણે શું કરવું જોઈએ કઈ પૂછો પ્રમુખભાઈ કઈ પૂછ્યું બધા ફોડ પડે હા બધી સત્યાવીસ વર્ષથી આ દેહ રહ્યો નથી માલિક નથી જોઈતો તમને ફી નથી પાનમાં એમ થાય પોનસે હાજર ડોલર લઈ જાય શું કરી શકે છે એવું નથી આવે તો આપડી વાત આપી છે ને એ બધું નરમ કરી નાખશે ગુસ્સો બધો સારો કરી નાખશે અને બિલકુલ કરે તમે ગુસ્સો કરે ને જો કરો છો ગુસ્સો કરું છું હા બસ તને ગુસ્સો એવો પડી ગયે નહી તમને તો ગુસ્સો થાય આવડો કાંકરો મારે તો ગુસ્સો થાય ના થાય અને ડુંગર પરથી આવડો આવડો પથ્થર મળે પડે અને રાગ લોહી નીકળે તો ગુસ્સો થાય એનું શું કારણ એ જાય છે કે ડુંગર પછી કોઈ કોઈ માર્યો નથી આતો નથી આ તમારો પડઘો છે શું છે સમજ પડી ને ડુંગર તમારો પડઘો ખુલ્લો દેખાડી આપે છે અને આ પડઘો દેખાતો નથી ખરી તમારો પડઘો છે પડી સમજો મધર છે તમારો શું તમ તો કૃષ્ણ ભગવાન કહ્યું જીવ તો સિંધ ને સૂચના કરે કૃષ્ણ ને કરવું એ કરે તો કૃષ્ણ ભગવાન મને કોટતા નથી આ લોકો મારું કહ્યું કંટાળી ગયો નથી એવું તને બંધ કરી આવી આ દાદા ભગવાન દાદા ભગવાન પ્રગટ થયા છે તે દાદા ભગવાન છે એટલે હું જ્ઞાની પુરુષ છું અને હું દાદા ભગવાન નમસ્કાર કરું છું આમ કરીને એટલે ચૌદ લોકો એટલે તમારી કુટુંબ હું દાદા ભગવાન આ જ્ઞાની પુરુષ છે સમજભાઈ ને અને દાદા ભગવાન માં પ્રગટ થયા છે તે ચૌદ લોક નાથ છે તેને હું નમસ્કાર કરું છું આમ કહીને દાદા ભગવાન ને શા માટે મારે શું કરે છે ભાઈ મારે ત્રણસો છપ્પન ડિગ્રી છે અને સાહીઠ ડિગ્રી થવું પડશે ને બેચાત માં ઓછી એટલે આપડે તેથી દાદા ભગવાન તમારા બેઠા છે તમારે મારા અહી વ્યક્ત થયેલા છે પ્રગટ થયા છે તમારો આ વ્યક્ત રહ્યા છે જેમ બોલો છે ત્યાં વ્યક્ત થતા થાય એને ચોપડી આપેલી હતી ક્યાં ગઈ Naada Bhagawanna asindai bula Naada Bhagawanna akindai dekaru Naada Bhagawanna akindai dekaru Naada Bhagawanna bula akindai dekaru Naada ભગવાન એ તમે બોલાવો ને પ્રમુખ ભાઈ આપડે બધા બોલીએ તમે બોલાવો ને બોલવા લાગો ને ભગવાન ના અસીમ જય જયકાર દાદા ભગવાન ના અસિમ જય જયકા હોય જયકાર દાદા ભગવાન જય જય ભગવાન ઓ દાદા ભગવાન નામ જય જયકા ભગવાન આમારા છે ને આમારા છે ના ગામ છે દેશ કરો ને દેશ દેશ એટલે હાલ લાગે એટલું આ ડે માં જેલ છે બધી આ ડેમ માં ઉભા આત્મા ને પહોંચેડ કેટલી બધી બીજું બધું થાય ગુચારો થાય દે આપણે કેમ આ બધું ભરવાનું આવે છે આપડે ભરવાનું કેમ આવે છે આપણે તો બઉ સુખ બહુ જાતના ખોવાયે છીએ શું થયું સુખ તો એને છે જ પણ એ એક જ જાતનું બહુ જાતના સુખ ખોવાયે આવું તેવું આમ છે તેમ છે એનો પાર જ નથી આવતો એટલે આપણા ક્રોધ માન માં આવ્યો લોખ નો જોઈએ એટલા માટે લોભ અને તેમાં જયારે વાંધો ઉઠાયો કે અને અહંકાર આપડા અહંકાર વધારે અહંકાર વધારે જરા પણ કર્યું નઈ થઈ જાય એટલે અત્યારે હવે આ ક્રોધમાન માયેલો ન થાય એટલે આપડે પૂરું પૂરાવૃથી થઈ ગયું કામ પૂરું થઈ ગયું જો આ લાગણી ધરાવતું હોય છે અને લાકડું રૂપિયા લાકડું રૂપિયા લાગણી ધરાવે એમ આ એક લુગડા થી થતે રેતી બોટી મોટી રેતી ના મોટા મોટા અને એક લાગણી ધરાવતું નથી જીવ નથી લાગણી માન અરે છે જ્ઞાન એવું બધું અને પ્રકાશ હોય કઈ પણ કઈ પણ અસર ઇફેક્ટિવ હોય પણ એમાં જીવ નથી દિલીપભાઈ તમે કઈ પ્રશ્ન પૂછતા દિલીપ તબે પ્રશ્ન સમાધિ સુખ નિરંતર રહ્યા કરે અને આ નિર્વાણ ના થાય તો હજી ઉપાધિ માન વચન કાયા ની આધી વ્યાધી ઉપાધિ બધું મહી ભાઈ નિર્વાણ થયું એટલે કાયમ નું રિલેશન સુધી ગયો દેશ જોડે નો મન જોડે બોડી જોડે કાયમ ને માટે પરમાનન્ટ આના મરણ થાય ત્યાં તો ડિરેશન થયું નવું એટલે માણસે પ્રયત્ન કરવાના અમુક માર્ગે થાય શું થશે આ નિર્વાણ જુદા જુદા માર્ગે થાય કે એક જ માર્ગે નિર્વાણ થાય આત્મા જો પછી નિર્વાણ થાય ગમે તે માર્ગ આવે પણ જયારે ત્યારે આત્મા ધોરણ ઉપર છે સમજાય ને બધા ગમે તે માર્ગ કેવાય આત્માર્ગ પર માટે જુદા જુદા રસ્તા હોય એમાં કયો યોગ સારો જ્ઞાન યોગ સારો તાંત્રિક યોગ સારો ભક્તિ યોગ સારો આત્મા ને જાણવા માટે જુદા જુદા માર્ગ છે તો કયો માર્ગ સારો જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ તાંત્રિક માર્ગ એ જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ કશું ભલે નહીં એ તો જેને આત્મા જાણેલો હોય એને મુક્ત પુરુષ થયેલો હોય મુક્ત નિરંતર મુક્ત રહેતા હોય ત્યાં કૃપાથી થાય બાકી જ્ઞાન માર્ગથી તો બુદ્ધિ જાય શું થાય અને ઘોસવાડો વધતો જાય ઉડતો ને અને ભક્તિ તો જેટલું જ્ઞાન હોય એટલી જ ભક્તિ કરે બાકી ભક્તિ થાય નહીં વધારે ભક્તિ એટલે ટુ એપ્રોચ નિયર એન્ડ નિયર આપણે એરપોર્ટનું આપણને જ્ઞાન હોય ને બધી સાથે હોવી જોઈએ અને વિજ્ઞાન થી મુક્ત વિજ્ઞાન થી નિર્વાણ થાય વિજ્ઞાન થી તમે કોને વિજ્ઞાન કહો છો આગળ જ્ઞાન જાણવાનું વિજ્ઞાન ચેતન જ્ઞાન હોય કેવું હોય અને આ જ્ઞાન અચેતન હોય આપડે કરવું પડે કરનાર જોઈએ જ્ઞાન અને વિજ્ઞાન એ પોતે જ ઉભું થાય આપડે જો થતું હોય તો કરી લેવું ના થતું હોય તો આપડે પ્રયત્ન કયા કરવા તમને મળીને પ્રયત્ન બંધ નહી કરવા પણ જો કોઈ કેક થઈ જશે તો આપડે કરી લેવું અને કરીને આપણે ખબર ના પડે તો આપણે છ મહિના જો કર્યું હોય તો ઠીક છે કે ભાઈ છ મહિનામાં છ મહિના મહિના બગડે આપડા આ તો એક ધાણા માં શું બગડી જવાનું પડે તમને ખબર પડી ને કે બેંક માંથી કેક આપે તો સિકો લઈને થોડી વાર ના બે રહે બગાડીએ તો બધા દાડા બગડી જાય આપડા પડી ને પ્રશ્નો હવે પૂછાયું એક બે હોય તો મારું માનવું એવી રીતે હતું કે જો સાચું જેને આત્મજ્ઞાન થાય એ પોતાને જાતે કરે તે સારામાં સારું પ્રયત્ન સારામાં સારું આત્મજ્ઞાન કેવું મારું માનવું હતું કારણ કે દ્રષ્ટિ દ્રષ્ટિ ભૌતિક દ્રષ્ટિ છે ને એ દ્રષ્ટિ ફેરવ્યા વગર કોઈ દળ આત્મજ્ઞાન ના થાય દ્રષ્ટિ ફેરવનાર જોઈએ બીજો માસ પોતે જે દ્રષ્ટિ છે ને જે જે કરે ને જેમ આગળ વધે ને ત્યાં વિકલ્પ વધતા જાય નિર્વિકલ્પ ના થવાય કારણ દ્રષ્ટિ ફરે કેવી રીતે બદલી શકે ના એવું નથી એ તો એવું હોય તો કહી દે ને અને શાસ્ત્ર કરો એવું ના પાડે શું કયું આ દ્રષ્ટિ છે ને તે દ્રષ્ટિ બંધાઈ ગયેલી છે આપણી ભૌતિક પાપો અનંત કાળના પાપો ભેગા થેલાવે તે આપણે જાગૃતિ ના રહેવા દે ને તમે સમજે ને જાગૃતિ થાય તમને આત્મ થાય એનો ફાયદો શું જે તમે કહો છો કે આત્મ જ્ઞાન થયું તમને પછી તમને આ દુનિયા નું સુખ દુઃખ ને આત્મજ્ઞાન થયા પછી ફાયદો સુખ દુઃખ આપણને અડે ની એકબાઈ ના રેદર લોકો ખુશ થઈ જાય કેવું લાયક છે અને ચિંતા ના થાય દુખ ના થાય હું તો ઘેલ જ એક ચિંતા થાય છે પણ આ બધા લોકો દુખ બંધ થઈ જાય લોકો ત્યારે આપડે આત્મજ્ઞાન થયેલું સાચું ને શરૂઆત થાય ત્યારે આત્મજ્ઞાન થાય એ આત્મજ્ઞાન જોયેલું કેટલા દોષ દેખાય છે પોતાના પારકા દોષ દેખાય પણ આત્મજ્ઞાન તરફ જઈ રહ્યો છે એવું કહો છો હા જબરદસ્ત પ્રમાણ માં દેખાય પણ દેખાવા બને નહી પોસિબલ નહી કારણ પોતે જુદો છે એવું પંદ થવું જોઈએ ને જોનાર જો ના વિતરાક્ત હો જોઈએ તો કે આ તો વકીલે આરોપીએ દાદીયેન વકીલે તે રેયને એટલે ગોનાને ઉડાડી દે હે પેનલિટી તમે કરો then તમે એવું ઓલ્વેર પેનલિટીમાં એવું જ કરો તો ભાઈ આ વસ્તુ થઈ એના શું શું પરિણામ આ અને શું શું કારણ હતું સા માટે થઈ હા બરોબર એ તો પેનલિટી શું ગયો તે ભાઈ એમ કે પેનલિટી કરે કઈ પણ થાય તો એના શું કારણો હતા એના શું પરિણામો થયા એ બધું પોતે આરોપી જ પણ પોતે અને પેલા વકીલ નતો પેલા કયું વકીલ હોય તે બધા કરે છે એમાં શું ખોટું નાખેલાય ઉડાવી દે એમ સમજ ને એ તો પોતાના સર્વસ્વ દોષ દેખાય એ જુદો થઈ જાય એનાથી આ દેશ થી જુદો થાય જ્ઞાતા દ્રષ્ટા થાય તારે દેખાય ને આશક્તિ તૂટી જાય આશક્તિ તૂટી જાય પ્રેમ રે પ્રેમ વધતો જાય પ્રેમ એટલે કોનું નામ કેવાય પ્રેમ એ વધઘટ ના થાય એમ નામ પ્રેમ કેવાય તમે મને ગાળ પડો તો મારો પ્રેમ ઘટી ના જાય અને આ પછી ભૂલા ચડાવે તો વધી ના જાય એવું મારા બધા જોડે પ્રેમ એટલે બધા મારી જોડે બધા ને સુખ જ થાય મારી બે હિરો હોય તો સુખ થાય બધું પ્રેમ પ્રેમ એજ ભગવાન છે સાતો પ્રેમ ને. જે રજી પ્રશ્ન પૂછતા હતા બેડ્યા यानी आया तुम्हें प्रश्न पूछता है प्रश्न पूछे बार पूरा थी गया सारा प्रश्न पूछे प्रश्न हो तो मणस आगे बढ़े खातरी थे शु क પણ છે એવું છે દાદા કે અમારો અહમ મારો અહમ એવું મને કે તું તારે જાતે કરેલું એ સારું તો બીજું તને બતાવે સારું નહીં તારે જાતે તારે જાત ને ટ્રેન કરવી પડે એમ કે મારો એમ કે અબરી દશા આવે દશા ફરી થઈ જાય ની ત્યાર પછી કંટાળી જાય અમને કાઢવાનો છે ને એ અમને જ કાઢવાનો એ જ ઉપાધિ છે બધી આગળની લિમિટ માં એની જરૂર રહી નઈ અત્યાર સુધી એને હેલ્પ કરી છે જયારે દાદર હોય એ દાદર આપડે મેળે ચડાવે પછી દાદરા ઉપર જોડે લઈ જાય એને હેલ્પ કરી તે બધો ઉપકાર માનવાનો સમજબર ને પણ એક દિવસ કે ભાઈ મેં તને મદદ કરી શું કે આપણે એવું સંભળાવ્યું નથી કે આપણી સાથે એવી રીતે આપડે ઝાડ સાથે કઈ નથી શકતા એટલે આપણે સમજી નથી આપણને બહુ રીતે મદદ કરે પણ એ આપણને કેતું નથી એ હું તમારો બધો ઉપકાર કરું છું નથી કે શું છે કેતું જ નથી એ કેતું નથી એ તો આ ઝાડ બાર જે છે તે ઉપકાર એ વાળવા આવ્યા છે તમારો હિસાબ બધા ને એ બધા વાળી આપડે હિસાબ ચૂકતા કરી આપશે પછી માણસ માં જતા રહેશે બધા લોકો વધે નહિ જાનવરો બાધે નહીં મનુષ્ય એકલા જ બોધે છે નવા કર્મ બોધે છે જૂના ભોગવે છે જયારે બીજા બધા લોકો કર્મ જૂના કર્મ ભોગવે છે નવા વધતા નથી એ ભોગવે જાય એટલે અહીંયા આવતા રે મનુષ્ય મેમ કે આ પપ્પો ખરાબ છે ઘડી માં કહે છે મમ્મી ખરાબ છે મારે બોલે હું એમને તો રેવાનું ને એટલે બોલે મારે ગોલો પપ્પો એટલે મનમાં સમજે ન્યાય કરે પપ્પો ખરાબ છે મમ્મી ખરાબ મને કેવું છોકરા મારો પપ્પો બહુ ખરાબ છે મારી મમ્મી બહુ ખરાબ છે દાદાજી કે મારા છોકરા આવે ને તે છોકરા જય સતન જય સતન બંધ થઈ જાય પપ્પો ખરાબ છે એવું ના કે સમજે કે ના સમજે બધું આમજે હા પ્રમુખભાઈ કેજો પ્રમુખ ભાઈ કેજો નહી તો મેં અંદર ન્યાય કે છે પપ્પાઓ ખરાબ છે નહી તો મમ્મી ખરાબ